રાજકોટ જુનાગઢ બે હાજર એકતાલીસ ના ગુરુવાર તારીખ એકવીસ બે ઓગણીસો પંચ્યાસી વચન શરૂ નિશ્ચય વાળા ને આવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સિદ્ધિ ઓ તો જેને પરિપક્વ ભગવાન નો નિશ્ચય હોય भगवान परीक्षा पर जुए भक्त हो ने भगवान कई न इचे एकांतिक भक्त हो तो भगवान भक्त ने वश्य थी जाए बड़ी राजा त्रिलोकी श्रद्धा सहित सर्वस्व आपने वगर वे बांधो तो भक्ति थकी पड़ो नहीं યા છે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે એમાં જે પાછો નો પડે તો પછી ભગવાન તમે બોલો એને કેટલો સિદ્ધિઓ પેલા તો વાત કરી સિદ્ધિઓ આવી સિદ્ધિઓ કોને આવે ભગવાન ના પાકો નિશ્ચય હોય એને સિદ્ધિ ઓ આવે કે કાચા કાચો નિશ્ચય હોય એને સિદ્ધિ આવે જેને પરિપાકો નિશ્ચય હોય એને સિદ્ધિ આવે અને પરીક્ષા કરવા માટે મોકલે છે કે વધારે ક્યાં હેદ છે મારા માં કે નહીં એમ કસોટી કરે દ્રષ્ટાંત બળીરાજા ને કીધું બળીરાજાની કસોટી કરી અને એમાં પારંગત ઉતરી ગયા પછી ભગવાન એને વચ્ચે પોતાના માથવા પર વગર વાંચે મારે જેટલું પરીક્ષા કરીને ભાવ નગર વાંચે આવે તો બપોરે અરે કરવાના માટે ચિંતા કરી ચિંતા હોય બતાવરે અરે ક્યાં કરશુ અને એમાં કોઈ બધી લો થયા તો જેટલી અનુકૂળતા તેટલી શુદ્ધિ અને જેટલી પ્રતિકૂળતા એમાં જે સમજણ સ્થિરતા ભક્ત પણ અનુકૂળતા આવી એટલે શુદ્ધિ હોય ત્યારે આનંદ છે ખરું ને એ સમજો જ નથી કૃપા ને હા એમ બોલવા માં જાય પણ એ રેવાય નઈ આનંદ છે આપણને સગવડતા મળે એટલે બઉ આનંદ આવે અમરતામાં હરખું રહેવું જોઈએ અમારા ધર્મ મારી પેટે ટાઢવાય ત્યારે ઓઠવી આપણે પેલેથી ઓછવી જઈએ સારી રીતે ટાઢવાય નહી મેડ કરી રાખીએ મળતું આવે આપણને આપણા માર્ગ ને અનુસર જો અત્યારે બીજું કેવું નથી કઈ પણ આમથી વાત કરું વાંધો આ બધું આપડે ગોઠવાય કેવું કેવાય સાધુ ને દેખો ને દોડી ને સાધુ જાણી ને ભગ્ય લાગેસ કોઈ એ તો આ લુબડા નઈ ગયા એટલે સાધુ એને ઓળખાણી ગયા સાધુ કેવો ઓળખે કોઈ એ લુબડા ને ઓળખે સાધુ કેવો ગોઠવાય એમાં આચાર્ય મહારાજ આવે એટલે તમે બધા દાંદા હરે આવો લાભ નહી મળે મને ઠાલ વા્યો મારી પાછી ખરું પછી આ એક પરિપાટી પડી જાય એટલે પરિપાટી માં હવાઈલા જાય માં અમે જ ગવારી અમારું કામ થઈ જાય કલ્યાણ ના માર્ગ માં જવું કઈ આ નહી ઉઘાડવાની હૃક્ષ ક્યારે થાય કેમ થાય જીવન જેમ જીવવું કોઈ વાત જ નહીં જગત વાળી આવે આ સગવડતા મનમાં ઈચ્છા હોય કે આપડે આ સગવડતા ઉછળી પણ અત્યારે આવડા રાજી થાય રાજી થાય એટલે ઉળ દીનપુર આ શિષ એમ જે નિષ્ફળ સામે લખે ભાવ જ્યાં દેખો આપડે આ બધા બેઠા છે ગુણકાર મળી નથી જાણ્યો કલ્યાણ કઈ જવાબદારી આમ કરે કલ્યાણ અને એક લેખ નાખી દે અને લખે અમારા બાપા કલ્યાણ હાટ આ પૈસા વાપરે તો મોટું કલ્યાણ થાય થોડા પૈસા વાપરે તો નાનું કલ્યાણ થાય એમ થાય ને બોલો શું આવ્યું અને દ્રષ્ટિ થકી પરમા ભગવાન આપણી કસોટી શી ધ્યાન તો આમાં જરા ધાર થાય મોટું કેવું થઈ જાય કરવી. આપણે આપણે મે ભગવાન પણ પોતે આપણને વસ થઈ જશે શા માટે જે પોતે ભક્ત વત્લ છે અને જેની પોતા ભક્તિ છે પછી સમર્થ થતા નથી માટે જેમ ભગવાન આપણને રાખે તેમ તેમ વધુ રાજી થવું જો આપણને આજે જૂના સંતો હતી જતા નબળું આવે તો શાંતિ દેશી અને વીલી નો કચરો કાઢી નાખે એટલે ભગવાન ને થાળ ધરી છે એમ કરતા ભગવાન જમ્યા પછી પ્રસાદી આ શાહુ કાન ના છોકરા ને મજૂરી કરતા આવડે તાર હવે કલ્યાણ ના માર્ગ માં આપણી કઈ કસોટી ચોખંડો ટુકડો કપડા નો એને છેડે બેઠું વાળી હોય એટલે આમ જોડી એ ઓછી કોરે સાધુ ઉભા રે બે સાધુ સિવાય હોયુ ની એક જણો બોલે નારાયણ હરે બીજા સાધુ કે સચિદાનંદ પ્રભો બસ આટલું બોલે ગયેલા લોકો સાધુ આવ્યા લાગે જોડી જગત ના બાટું બે લાકડી ના બટકા રાખ્યા વખતે આ છોકરો હોય તો લાકડી ને બટક કરીને જોડી ના છેડા કરી નાખે બોલા નાખે પછી લાકડી ને છેડે ભેળા કરે પછી લઈ લઈએ સિદ્ધાંત પાણી ઓળ ત્યાં જઈ જોઈ લઈએ જીવંત વાળું હોય તો જાણે કઈ મજ આવે જેવું હોય તો એને વીણી નાખે બાટી બાટી બગાવી શેકી ગયા એ પછી મનસિં પૂજા ભગવાન ને થાળો જમતા હોય હવે એ વાર આપણે આવે તો આવડે નહી હો એવા સાધુ એ સત્સંગ થાય જ લલી વાળા સાધુ એ સત્સંગ ને રક્ષણ કરવું હોય તો કરતા નથી આપવાની પછી વાત હોય કેવાયુઓ બધા જોખમ મારી ઉપર કેવાય મારું જોખમ કેવા યાદ ના ચાલે મારા ઉપર ત્યાં તમને કેવાયુલ કે મહારાજા ધીરાજ થાય એનું કન્યાણ થઈ જાય આવડું આ ક્યાં હું શું છું મને લાગે એટલે આ તમને આકરું લાગે બધા ખરું સિદ્ધેશ રાખું છું ને પછી ઓડા હડખા હાલે એની માથે આપડી માથે મારા જવાબદારી પૂરેપૂરી મારા નો પણ અહીંયા પાછું કેટલું વાગી નામ છે ક્ષા મંત્રી વાંચતા છે નહીં વાંચતા તમે વાંચો ન વાંચી એમાં આવે મેસ્યા છે ત્યાં અને ધર્મ ની રક્ષા માટે આપણા બંનેના ધર્મ નું રક્ષણ કરે છે ને એ તપાસ કરો ધર્મ ની ગૌસરી અને કાંધે છે પણ આ તો તમારે થઈ ને હું પૂછો એટલે આપણું કલ્યાણ થઈ ગયું કેમ ગોવિંદ થઈ ગયું કલ્યાણ શિક્ષા તમારે થઈ ગયું કામ થઈ ગયું શિક્ષા બદ્રી એકાગ્ર મને કરીને વાંચવી એમ લખ્યો એમાં સૌ ની જવાબદારી ફરજો છે તમારી એજ આ તમારે ગ્રસ્ત છે ને જુવાન જ્યાં છોકરા રાજી થાય ખરું અરે રાજી જ્યાં એ તો પાપ નો થયો એ પરણીને આવ્યા પછી એને ઉપદેશ લેવો જોઈએ એને તારું વર્ગ શીખવો જોઈએ શીખવે ને કે એનો ગુલામ બનીને કોતો હોય એમાં ઉપદેશ કીધી સ્ત્રીપ કરે ઈ પુરુષ ને અર્ધોર આવ નાનું હોય જાણીને પાપ કરતું નથી ખબર નથી એટલે કોઈ જીવન તો એ બાળક લાગે જરા ગમે ત્યારે બાપ ઉપર જાય પછી પરિ દીધા પછી તમારી માથે એની માથે આશ્રમ માં એવા પછી તમે લાડવા ખવારો એટલે આમ દેખાય અમે જીતી ગયા હો તમે ગમે બહાર આવો તો હંમેશા લાડવા તો ખાવ જ નહી આવડે હંમેશા મળે માણસ ના જેટલા ઈશ્વર ના ઘરના તમારી ઉપર કાયદા એટલા અમારી ઉપર આ તો હવે ગોખી કાઢી મી આશીર્વાદ દો એટલે અમારું કલ્યાણ આશીર્વાદ્યા કરતવ્યથા કરવા હતું નથી માનતા એનો લક્ષણ આપણે લેવો જોઈએ કામ નું આપણે તો લેવો નહીં ગોઠવી દીધું परमात्र नही रहे समझ भगवानी देता जाए रा પણ કોઈ રીતે દુઃખ દેખી દેહ ના કઈ છે નહી એવું તો કઈ મન નું જોઈએ સ્વામીનારાયણ શું ભલામણ કરી ગયા છે એની ગોઠવણી કરીએ છીએ વચમાંથી બીજા મન ના ધાર્યા હોય એની ગોઠવણી કરીએ લખી ગયા છે એ ગોઠવણીમાં આપણે શું ગોઠવણી કરી તમારું દ્રષ્ટાંત આપવું છોકરાને તમે છોકરા અને ગ્રસ્ત કેવાના બસ પછી ફરજ કેટલી વધી મળી હવે એની એક કન્યા જોવાનું ક્યાંક ગામમાં ફરવા વહી જાય તમને ચિંતા થાય તો રજા થયો આપણે જેમ બોલ્યો કન્યા પડે લાવ્યા આપણે ભગવાન ની પાસે જવું સમજ્યા આ શું બેવું લેવું પડશે એનો વિચાર કરીએ નો વિચાર કરી પણ એ ભેળું શું આવશે આપણે ચલાવીએ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એનો કર્યાવર કેટલો ભેળો લીધો અને એ ત્યાં કદાવશે મંદિરે કલ્યાણ ગુણત્તા સ્વામી કહ્યું કે અઢાર કરોડ નું કબરસ્થાન છે એમાં શું કહે છે આપણા આપણો માર્ગ છે એ આખું મંદિર હોના નું કરવાનું છે એટલે કલ્યાણ થઇ જાય ને આવ બતાવે બોલો હવે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે ગઢડા दादा दो मुनि तथा देश देश हरिभक्त सभा स्वयं प्रकाश आनंद स्वामी पूछू શ્રીમદ્ ભાગવત સ્વાતંત્રોશલ કાંતિ ધૈર્યાર પ્રશ્રય શીલ સોલંભી કીર્તિમાનો એ જે તો આશ્રમ માં આવ્યા એટલે સંત જ કેવાય હવે આ ગુણ આવી ગયો નથી આપડે સાદો થઈ ગયા એટલા વર્ષ ત્યાં એટલે જૂનાથી આવશે પણ સાદું હોય એમાં આ ગુણ હોય ભગવાન ના એ આ સાધુ માં આવે સાથી આવે બોલો ભગવાન રાખો ગુણ આવે તો ભગવાન નથી રાખ્યા કરી સીધી વાત આ ભગવાન ના કલ્યાણકારી ગુણ એ ભગવાન ની આધારે જ રહી હવે એ ભગવાન સમજી જાઓ આપડે કેટલા છે તા છે આનો રાત્રિ ની વિચાર કરવો પડે આવડે આપણને પગે લાગે દનવોધ કરે ને એમાં રાજ થઈ જાય હવે ઈ કોઈ બે હાલ ભગવાન ની મૂર્તિ અંદર આવે એમાં ઓગણચાળીસ ગુણો એ આના માં આવે ત્યારે એને સાદુ થયે એમ જાણીને સમાગમ કરવો છો ને તમે માર્ગ નો લીધો હોય તો અહી પુનઃ પુનરભી મરણમ પુનઃ સૈનમ અહીંયા જન્મ એને ક્યાં વાંધો જ છે પણ આપણે હવે જન્મ મરણ જોતા નથી ભગવાન પાસે જવું જવાય ત્યારે ભગવાન રાખતા શીખો અને એ આવે ને પછી એવા જે સમય એમાં ભગવાન અંતર પછી નઈ પણ અહીંયા આગળ મહંત કરી ત્યારે એ ગોટા સાધુ કેવાય ને મોટા કેવાય આપણે કેમ મોખારી કલ્યાણ ના માર્ગ માં ભારે ટાઈટલ લગાડી દીધા હોનસ્વામી આવ્યા મહાનસ્વામી આવ્યા એટલે ટાઈટલ લાગી ગયો બરાબર હગી જાય ને સેવા કરવી હોય તો એની થાય સાધુ કોણ કેવાય વચરામૃત શું ભગવાન ઓગણ ચાલીસ કયા નવરા બેઠા ને એ માયલો કયો છે આપણે માં હોય તો આવે એવા હોય કેળવવા જોઈએ ને કેળવશે પછી શ્રીજી મહારાજ બોલા છે હવે બોલજો એને નિશ્ચય બરાબર છે ને યથાર્થ ગમે પણ છે ને યથાર્થ ના હોય ને એટલે સાચું કેવી રીતે મેલ મે હો ચોખું છે જો આ ભગવાન આવ્યા તો આ ગુરુ હોવા જાય યાત્ર યાત્રા જવા ત્રત્ર ભગવાન હવે ક્યાં આપણે વિચાર કરવો હોય તો જાણે માયા જેવા ના જાણે પુરુષ જેવા ના જાણે સર્વ થકી ભગવાન ને જુદા જાણી અને એ સર્વ ના નિયમતા था था भगवान भगवान ना कोई रीते दबे नही गास्त्र सातवादी सा अंत करण कुर्क करें પણ કોઈ રીતે કરીને ભગવાન ના સ્વરૂપ ડગમગાટ થાય નહીં જાતનો જેને ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય હોય કેવાય સંબંધ થયો કેવાય ત્યાં લગી સંબંધ નથી હોય આપડે સબંધ છે ને બરાબર આ બધું ડગી જાય જોઈએ એ જોગ પણા કોકા ને પણ જે અનુકૂળતા કરી આપી મળે દુનિયામાં એક માણસ ખોળી આવો કે જિંદગી પર રોટલા ની ચિંતા નહી જિંદગી ભરો જો તમે ભલે જવેરી લાખો રૂપિયા પીર્યા હોય અસંતોષ પેદા થાય આવડા ને કોઈ બે અસંતોષ નહી લખ हाथावी पड़े तो आई गोचार करें भगवान भगवान आप मनाई जाए घर नवरो नवरो नो, नो एट અંતરાત્મા થી અવાજ ઉડવો જોઈએ અને આપડે હું ઘડીએ ઘડીએ આપણી સગવડતા ખોલી ને ભજન થાય આપણે ભગવાન ઓછા બધા એવું કરે કલાક રાતે આપણે મહાર્ષથી પણ આપે રાત્રિ નાગી જાય તો તમને વાંધો નહીં આનંદ હોય આપડે એવો આનંદ ખરો ને હવે વિચાર કરવો જઈએ આપડે મન ના ગોઠવણી કરી રાખી હોય એમાં જરા ઘરખું ન આવે એટલે એ કઈ હારું ના કહેવાય પછી તમારું તો બીમા વાળું નુકસાની માં જાવો કરતા નુકશાની માં જ આવું ક્યાં ધ્યાન રાખીને કરો તો ભગવાન ને માર્ગે ચાલ્યો દી મનો વિચારમાં ગમતું નથી આને આ લાભ જીવન પેલે થાય અને ખુબ ખોવાઈ જાય જેને સંબંધ થાય છે ત્યારે તે દીવા નો પ્રકાશ નેત્ર માં આવે છે થાય ભગવાન ના સ્વરૂપ નિશ્ચય લક્ષ્મી નાયન માથું ખંડોળ અવાણી અને એવું એવું વેપાર કરે ને આમ કરે આનું ભગવાન નિર્બંધ છે અંધારું હોય તેનો નાશ થઈ જાય છે તેમ જે ભગવાન ના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય તેમ જે ભગવાન ના દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાન કલ્યાણકારી ગુણ આવે છે પૂછતો આવે દીવાનો સંબંધ થાય એટલે જોવાની શક્તિ આવે એ જ પ્રમાણે ભગવાન નો સંબંધ થાય નિશ્ચય દ્વારા ત્યારે એમાં ભગવાન ના કલ્યાણકારી આવે કોણ આવે ભગવાન ના કલ્યાણકારી ગુણ છે આપડે કેટલો નિશ્ચિત તો કઈક દેખાતું હોય ને આવું પરથી માપ કાઢવું જોઈએ આપડે હજુ કેટલા નીચે થઈ એમ જોતા શીખવું જોઈએ અને આખું બધું તમે વચના વર્તમા છો સરવાળે મનુષ્ય માત્ર ને ઉપયોગી છે એને બધા થાય એ તો બધા માનવી માત્ર ને માટે ઉપયોગી છે માનવી કોણ નહીં પણ એના આચા ભાવ માં તપાસ કરે જો તમે તિલક ચાંદરે એમાં અક્ષરધામ મળી બધા એ માની લીધું હ પણ આવના કલ્યાણકારી ગુણ આવે ત્યારે ભગવાન આવે છે એ કેનારું કોઈ નથી હ ગુરુઓ કોઈ સમજાવે છે ભગવાન હાથ ઉમલ ભગવાન બોલે છે નિશ્ચય થાય એટલે ભગવાન એના માં આવે છે ભગવાન આવ્યા એટલે એના કલ્યાણકારી ગુણ એ એ ગુણ આપણા ભગવાન બેઠા છે એટલે આપણા થઈ ગયા પછી આમાં આવી જાય જીવન હોય તો ગોઠવાયું નથી ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહે તે કરવા ને છે આપડે મળતું આવશે થોડુંક બોલો અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે બોલો એનું શું કારણ છે શું? માન આવી જાય ખર ઈષા કોઈ કરતો હોય તો અન્ય ઈર્ષા આ પ્રશ્ન આપણા માટે જ છે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને એક જેનો જેવો ગુણ હોય તેનો કેવો ને કેવો જાય પણ પતરાય જાય ને હવે આપણે કે આપણા જે આપડે બધા કે નથી આવી બધું અમૃત થી જવું નઈ ને આમાં તો કયું બોલો ભગવાન સમી આવે પણ આસુરી પાપીલું હોય જીવ ને પાતરું પડે નહી કોઈ જીવ પછી કરે અને મૂર્ખ કહી આપણે આપડી ના મૂર્ખ કરી પાસે ઉપયો ખર આપણને લાગુ પડે એવું છે બોલો કરી થાય શા માટે ભગવાન સર્વ માં આંતરિયા ની રૂપે કરીને રહ્યા છે પોતાની ઈચ્છા આવે છે પણ એ આપણને નમતા બજતા રહે છે આપણને ભગે લાગે છે આપણા થી રહેવા માંગે પોતાને વન કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેને જો પ્રહલાદજી નો દ્રો કર આપડે તો નહીં થઈશું તમારે લીટીએ લીટી શબ્દ વાંચી થોડું કઈ બે વાર પડે ભગવાન ના ભક્ત હોય તેને અતિશય ગરીબપણ પકડવું પણ કોઈ અપમાન કરવું નહીં भगवान तो गरीब न अंतर विराज मान रहा है दुखे तो, तो गर्भग्रंजन एवं भगवान अंतरिया व्यापक सके नहीं जो। આપડે આની લાગુ બધા પણ મોટા કેસે ના અમે તો હવે સુધરી ગયા છીએ એટલે એને ન કેવાય પણ લગભગ લાગુ પડે જો પાત્ર તમે અર્થ કહો પીરસાઈ જાય યોગ્યતા ન હોય બધો મળી ગયો વાત મળી ગયે લાગે શેર નું પાત્ર શેર જ હમાય એમાં પાંચ શેર તમારે ઠલું દોડી દોડી ના ગોવિંદ લેતા આવે પાછા હે અને આપડે વાપરતા શીખી એટલે આપડે દેવું જોઈએ ને સેવા તો કરવી જોઈએ રાજી થાય ને એટલે વિચાર કરો આ વચન આપણે પૂરેપૂરું છે એનું માન આવી જાય હવે તો આ નથી કોઈ ને કરવું પડતું અમારા વાળામાં કોણસા ના વાળા આવે કોણ સાળવા રાત કાઢવી ના કરવું ને એમાં સારું આવડે એટલે માન આવે ઈર્ષા ઘસાયોડાયો હું જૂનો છું આવડે કલ્યાણકારી પૂર્ણ ભગવાન ના પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષ ના અભિમાન ને સારી પેઠે નાશ કરે છે તે માટે ભગવાન થી જે સાધુ હોય તેને લે માત્ર અભિમાન રાખવું અને દુખવો નહીં એ નિર્માની સાધુ ધર્મ છે વચનાવ્રતમ એવી રીતે પ્રથમ પ્રકરણ નું બાસઠમું વચનાવ્રતમિતા